ઓનલી સાયન્ટિફિક ઓનલી સાયન્ટ પગલ ધરાતું જેવું પાણી તો પગલું પાણી આ પગલ ફર ના કરે તો આ પગલ માં માત્ર બધા ગુનિયા નથી વાંચન થી પ્રાપ્ત થતો નથી મહેનત થી પ્રાપ્ત થતો નથી ક્રિયાકાળ થી પ્રાપ્ત થતો એ સહજતા થી પ્રાપ્ત થાય છે આવે ઉપાધિ લાગે બધી વાત કરી સમાધાન થયું નથી એના પ્રશ્ન નો જવાબ મળ્યો નથી આત્મા છે આત્મા સ્વ સ્વરૂપ છે आत्मा जी के पुता सहज स्वभाव छोड़ी एना में जै विकृति थी बीजा कोई एवं शक्ति वाला परिबड़ों से અમુક સીમા નો જ રહે છે આ મારા બુદ્ધિ નથી બીજા હું જોઈ શકું છું શું પણ મારા બુદ્ધિ નથી એક બુદ્ધિ થી ક્રાંતિકારી જ પાછી જેના બુદ્ધિ થઈ તેનાથી ક્રાંતિકારી ના પ્રશ્ન રાખી ચાલો અને લારી રાખી ચાલો શું કરું એનો અર્થ એમ થયો કે આત્મા ને પણ બુદ્ધિ આત્મા તો આત્મા બુદ્ધિ ના આશ્રય કરી છે આત્મા કરતા છે બુદ્ધિ કેના આધારે આ બધું કરે છે બુદ્ધિ તો કે ના આધારે કોના આધારે આ બધું કરે છે અહંકાર પણ જડ છે અહંકાર પણ જડ છે આ જડ તો બધું જ છે ને કઈ હોય પણ આવગર નથી અહંકાર છતે નિતેજતેન છે બુદ્ધિ નિતેજતેન છે મન એટલું જડ છે છતે ચિત્તે નિતેજતેન છે મન મન એટલું જડ મન ઇજ કાય કોમ્પ્લેક્સ ફિઝિકલ માઇન્ડ ઇન મે આત્મા તો પરમાન્ંદ સ્વરૂપ છે પોતાના ભાવમા જે છે આ બધું બુદ્ધિ ને લીધે માણસ બુદ્ધિ ને આત્મા સાથે જો ન તો આ ભ્રમ કારણ નો બુદ્ધિ જ આ કરે છે આત્મા ને તો આત્મા તો મૂકશું આત્મા બુદ્ધિ નો સ્પર્શ કેમ થયો તો પછી આ ભ્રમણા કેમ થઈ બે વસ્તુ જોડે એટલે રતિરેક ગુણોત્પન્ન થયા શું થયું રેતીરેક જેવા રતિરેક ગુણો થયા છે ને એવસ્થામાં આત્માની સાથે છે ને એ બધું આત્મા તો છે આત્મા ને કશું લાગતું નથી આ બે વસ્તુ સાથે રહેવાથી આવા રસિક ગુણોત્ત થાય આ ગુણો બધું કામ કરી રહ્યા વિભાગી ગુણો વિશેષ ગુણો વ્યક્તિક શબ્દ હવે છે વ્યક્તિક શબ્દ હવેલો છે આત્મા નો ગુણ છે કે ચૈતન્ય અને જો આત્મા નો ગુણ હોય જો આત્મા નો ગુણ હોય તો આત્માને સ્પર્શે છે આત્માના ગુણ હોય તો એ આત્મા ને સ્પર્શે જોઈએ આત્મા લોકો હોય તો એ ગોળ બધા થાય ને બે વસ્તુ સાથે જે આપણે એકબીજાની સાથે ભરી જાય છે કે સહગમન કરે સાથે રહે છે તો એકબીજાની તરફ ભરી જાય છે કે સહગમન કરે છે પરિવર્તન થાય છે પરિવર્તન થયા છે જરાથી પરિવર્તન થયા છે એ પરિવર્તન માંથી જાય જેનાથી આ બધી અવસ્થા ઉભી થઈ અવસ્થા ઉભી થઈ તેથી કઈ વાર પોતે મૂળ સ્વરૂપે ગયો નથી આપડે આ દરિયા પાસે દરિયા પાસે મકાન હોય ત્યાં લોખંડ ના બે નાખાઈ આપડે અને પછી પછી જઈએ આપડે ભાઈ ને કયા લોખંડપાળા લગાવ્યું ભાઈ લોખંડ પાડે બગાડ્યું ત્યા ભાઈઓ કરતા આવ્યું મેં કોઈ બગાડ્યું નથી થઈ ગયું પણ એ થાય દરિયો થતા એવું થઈ જાય છે દરિયા ને પૂછે ત્યાં બગાડ્યું ત્યાં ના ભાઈ મારું હું તો આવ્યું નથી હું તો આગળ નથી કારણ કે ખાલી હવે આવી જાય ખાલી હવે પૂછેલા ત્યાં કર્યું તક ના હું ક્યાં હતા આ લોકો નું પિક્ચર વધ્યા એમ થયું છે લોખંડ ને આત્મા નું પ્રતિક ગણો છો ને આ દ્રષ્ટાંતમાં આપ લોખંડ ને આત્મા નું પ્રતિક ગણો છો ને હા એટલે આ ઉપર ઉપર જે ગાજી છે લોખંડ આત્મા દરિયા અથવા તો આજુબાજુ ના હવામાન ના સંજોગ ને કારણે એમાં કાટ ઉત્પન્ન થયો તો લોખંડ કાટ ઉત્પન્ન થવાની ભૂમિકા તો છે ને લોખંડ છે આપડે અને આજુબાજુ નજીક આવે છે તો આત્મા તો બુદ્ધિ નાખે એમનો કોઈ બધા પક્ષ ના થવા દેમ બુદ્ધિ કામ સ્રોત હિન્દુસ્તાન ના કહે છે કોઈ મોકલેજ શકે પણ શુદ્ધિકરણ નથી લેટ છે ભારે અવસ્થા છે સરહદ અવસ્થા છે બીજી બુદ્ધિ પણ થાય ને ભેગા થાય એટલે કોઈ શાસ્ત્ર ઊંચી વાત નું હોય તો બીજી બધી સુશ્રુપ સંઘાવામાં આવે તો સુશ્રુપ શાસ્ત્ર આ બધા પુસ્તકો ની બહાર નીકળવાના છે પ્રજ્ઞા ઉત્પન્ન થાય એ સંસારમાં પહેરવાના છે પ્રજ્ઞા ઉભી થઈ ગઈ એટલે વાત છે આ બે વર્ષ સાથે વિશેષ પણ તૈયાર હિન્દુસ્તા હિન્દુસ્તાના લોકો શું કે છે હિન્દુસ્તાન ના લોકો શું થાય છે ભગવાન ની ઈચ્છા થઈ ગઈ છે કે ઈચ્છા વાળો બિખારો કેવાય ભગવાન ભિખારો કરાવો છે તો ભાન નો છો વાતો મને ઈચ્છા રહી છે મારી જિંદગીમાં ભગવાન ભગવાન આવ્યા છે ના ઈચ્છા ના દ્રષ્ટિમાં રા જોવા ગયા મળ્યા ના તો ધ્યાન મળે આ હોય ખરાબ નહીં હોય તો હરી કરીએ ધ્યાન ના મળે મારીએ તો ધ્યાન ના મળે ખરી આપી જતો તમામ ગુલાસ આપવા તૈયાર છું આખા વર્ગના ખુલાસો પણ જ્ઞાન થઈને આપી જ આપશે તમે જયારે માંગો ત્યારે જેમ આગો તે યોગક્ષમ માંગ્યો યોગક્ષમ હું આપે યોગક્ષમ હું આપે કરતા નથી થયું દરેક વસ્તુ આપે પોતા કરતા નથી તો સમજાતું કે આ રીતે કારણ કે બુદ્ધિ કમી નથી આ જ્ઞાન એવું નથી બુદ્ધિ બુદ્ધિ નું સમજાયું જો સદબુદ્ધિ હોય ને એટલે બુદ્ધિ માં સમજાયું તો બુદ્ધિ વાંચતું નથી આ જ્ઞાન મતલબ વિનારે એવું થાય વર્લ્ડ કપ હોય પણ એવું હોય આવ્યો નથી આર ઉત્પન્ન થયો ઉત્પન્ન થયો ત્યારે ક્રમિક બંધ થઈ ગયો બંધ થઈ ગયો હા બિલકુલ એ કમી બંધ છે જેમ ગાડી દહી કેમ બંધ થઈ ગયો છે મનમાં જેવું હોય એવું એવું વાણીમાં બોલે એવું વળતર માં ચાલુ રહે મનમાં જુદું વાણીમાં જુદી વળતર વધુ કવિ હજી કેટલા માર્સો સેન્ટર માં આજે ક્યાં જોવા મળવાના છે આજે ક્યાં જોવા મળવા છે મુંબઈ માં નથી આવે મુંબઈ જીતેલા છું મુંબઈ તો વધારે વિકલ્પી છે વધારે વિકલ્પ બાળકી મારવા માટે કરતો હોય માર માર કરતો ફરતો હોય માર થઈ આવ્યો હોય અને માર માર કરતો આવે ને તો અહીં મને દેખી પાછો એ કોઈ જાય મારવાની વાત ભૂલી જાય અરેન્ડ કર્યું નથી તે જાણતો નથી થઈ જાય દરિયોના સાથે હોવાથી દરિયાના ગુણધર્મ ના ઉતું તો રાત્રે વળા થવી જોઈએ સૂર્ય નો ગુણધર્મ છે ત્યાં ના સૂર્ય બધા ડુંગળી બધા વળા થાય છે બે વસ્તી પગર ગયા પગર પગર થયેલું છે અને જેમ છે તેમ નથી આ ના પછી અંદર ના પૈસા શ્રાંતિ મારી કાકા ને જોઈ જતો ત્રણ ભ્રાંતિ તમને કેમ લાગે પોતાના કાકા જોઈ ઉઠાઈ જાય ભ્રાંતિ બોલે કાકા ક્રાંતિ છે વિનાશી સત્ય અવસ્થા હોય એ વિશે તત્વ હોય સના સત્ય તત્વ અને એની અવસ્થા ત્યાં કરે છે અવસ્થાઓ વિનાશ ત્યાં કરે છે તત્વ છે અવસ્થા ઉત્પન્ન થાય છે નામ જવાયું સત્ય અવિનાશી અવિનાશી નો સ્વલા આટલી કઈ વસ્તુ હોય કે પોતે હોવા પણ એ રીતે સત છે તત્વ છે ગુણ થઈ છે ગુણ અંગે છે એટલે કાયમ સાથે રહેતા રહ્યા અને અવસ્થાઓ પર્યાય બદલાયા રીતે પોતાના ગોંધ છે આપણા એ તો કસરત છે રાજી માણસ કસરત કરે ને તૈયાર કરે છે ડેવલપ કરે છે શું કહ્યું ફરી વાર સમજાવો યો વ્યતિ ગુણ એટલે શું બે વસ્તુ ને લઈને ઉત્પન્ન થનારા ગુણો અને અન્નય ગુણો એટલે પોતાના કાયમ ની સાથે રહેનારા ગુણો કાયમ ના સાથે રહેવા જ્ઞાન દર્શન આજે ક્રિયા દેખાય છે એ રૂપી તત્વ નું છે અનુરૂપે છે આપડે એને અનુરૂપે નહિ વખત પરમાણુ પરમાણુ રૂપે છે આપણે હાલુ સુધી પહોંચ્યા વિભાજન કેટલું ભાગ અનુ વિભાજન કરતા કરતા ભાગ ઉપર પહોંચીએ અને એ પરમાણુ આમાં આમ ખરેખર પરિવર્તન થાય છે સંતરણ થાય છે તેટલા આકાશ ને ઓળખે છે એને એને એ ટાઈમ સમય કયો સમય કયો આરોગ્ય સ્વ આપણું હશે એટલે બધું સરસ નાખ્યું છે ફરી લે છે પ્રલય વિલય બાકી આત્મા આનંદ છે આત્મા કેવા છે આત્મા આનંદ છે અને તે પોતે ભગવાન સ્વરૂપે જ છે પણ જ્યાં સુધી આ સંસાર અવસ્થા છે સુધી જ્યાં ભૌતિક લાલસાઓ છે ત્યાં સુધી મૂળ દશા છે ભૌતિક લાલતાઓ એ લાલતા માંથી એનો ચૂંટણી વચ્ચે ઉઠી ગઈ આ ભૌતિક સુખ માંથી ચૂંટણી વચ્ચે ઉઠી અને પોતાના સ્વરૂપમાં જ છે એવું જયારે સમજવામાં આવે આત્માના સન્મુખ થાય ત્યારથી અધ્યાત્મ થયું થાય આ ચપડી પણ અધ્યાત્મ ને એકવી નહીં આ બધી એક લખાવું પડે અધ્યાત્મ થયું એકવી ચપડી અધ્યાત્મ વાતો ચાલે તો જ્ઞાન મંદિર માં તીર્થન કરો અને કોઈ બુદ્ધિ જ્ઞાની થયા હોય ત્યાં જગત કેવડીઓ જાણે કેવડીઓ તો ફક્ત એને જ્ઞાન થઈ ગયું છે મોટી ચાલ્યા એટલે કોઈ જાણ કર્યા રહ્યા ને તીર્થ કેળી રહ્યા ને પોતા રેલાય કેવી ભગવાન રામ ને રામ રામ રામ ભગવાન ને કેવા મૂકવામાં આવે રામ રામચંદ્રજી રામચંદ મોક ભગવાન એમને બી ઉપદેશ આપેલો છે કા સા મુકાઈ કે કેવડી માં કા સા મુકાઈ કોઈ કરતા એ પૂછે કોઈ કરતા કોઈ કરતા કોઈ કરતા લોકો લોકો ને એટલે કે નું જીવન આદત તો એટલે લોકો ને ભગવાન તરીકે રામ તરીકે માનવાનો ધર ન થી લોકો તો ભાઈ બોસ કે કેવડી માં ગણે કેવડી માં ગણે એટલે કેવડી ગણે હોય થઈ કેવડી થઈ ને ગા હે કેવડી થઈ ને ગા આ કેવડી થાય કે ગા હે ને પણ એના જીવન માં કેવી ગણું જીવન ને આદત કરવું બધું સંબોધા તલાકા પુરુષ કહેવા જ પડે વાપી દરે ભય કહેવાય લક્ષ્મણ વાસી કહેવાય કૃષ્ણ વાસીદાય કેવાય અને વાત શિવશંકર સાહેબ નથી હું તો તને માભાવ પૂછવું એટલે શું પોતાને ખુલાસો કરવા માટે પૂછવા મળે છે એનો એથી કરી ગુનો નથી કર્યો ગમે ત્યાં સુધી પૂછશે કારણ કે આપડે તો કાપ હાથે કામ છે ને અને તમે બોલો કોને બોલો છે તમે નથી મન તો ઓળતા નથી તમે કોને તો ખબર નથી તમને મન ઓતા ના હોય છે નથી નીકળી જાય છે સારી સમજવાની જરૂર છે પુસ્તક માં વાત હોય નઈ ક્યારે પણ એટલે હું પુસ્તક તો ભણવાનું જ દાખવા છું બધા નહીં પુસ્તક માં જો મોક્ષ હોય શું પુસ્તક નો પેલો થઈ જાય ને કદક ખોટું થઈ જાય માટે અવલંબન છે કદરક કરવાની સાધન છે પુસ્તકોમાં કદક બતાવી છે આમ કરો ધરું અને મોક્ષ માટે કરો કે બોલ્યું તો આગળ મોક્ષ ના ભાઈ જેના પુસ્તક આમ કરો એમ બોલે હોય એ મોક્ષ વાત જ અવશ્ય નથી આપડે એ પુસ્તક એવું નથી આમ કરો શું કઈ ની માણસ કોઈ માણસ આપણે જન્મ નથી બેનપણે ભરીના ડાક્ટરો દેવા કરીને કહ્યું તારે ઊંચા નેચા થયા બને ના સાહેબ ઊંચા નીચા ના છે તમારે અટક છે તારે ખબર પડશે રાતે મને હું નથી આવી અને સવારે મારે આમ કરવું છે ઊંડા આવતી હું કરું શું કરું કરું દાખ કમાય તો હું કમાયું કે નથી તમે કરતા અને ભગવાન કરતા જો ભગવાન કરતા હોત તો આપણે એના માટે આરોગ્ય હું તકડીનું ગાતી મૂકીને કે બધા લોકો ને એમના થઈ જતો માણસ એને કહ્યું તું અહીં કહે ને તને પહેલા દઈ કે ભાઈ ભગવાન કેમ્યા કરી નથી તમે જાણો છો કે અને હું ભગવાન ને ગયા કરી ભગવાન તો ભગવાન જ છે શું છે ભગવાન ભગવાન ની વાત ગયા નથી ભગવાન પર ભગવાન કરી નથી આવ્યો વિજ્ઞાન પૂરું થયું છે તો એ કર્યા અગત્ય પણ અભદ મહાસ હું ધ્યાન આપું છું અમારો ધર્મ તો આખા જગત નો શ્રેષ્ઠ છે માનવા વાંધો નથી મુસ્લિમ માને હવે પોતાના ધર્મ માને નહીં પોતાનો ધર્મ થાય નહિ પ્રગતિ માનો કહ્યું થાય છે હા ભાઈ મારી મસ્તી દેખી રહ્યા છે મસ્તી લોકો દેખાય તો ખરા લોકો હા બસ હું એથી સમજુ ને સરદાર માણસ છે ઓલિયા હોલિયા ટાઈપ ના છે મકાન दादा एक मैंने घड़ो सतोष है जे मेना सतोष है मैने वाले कोई स्पुरवा होती नहीं बरबर यह रीतना ओलिया है ના એ વાલિયા ના કેવાનું હોય આપી દે એ તો અનુભવ થાય ત્યારે ખબર એ તો અનુભવ થાય ત્યારે ખબર કેવી રીતે કોઈ વાલિયા બદલે શું ન હોય જેની બતાય મન ની મસ્તી બે ક્યારે ઉતી જાય ક્યારે મસ્તી માં જવા છું પછી ઉઠી જાય દાદા એ મન ને જોઈએ ને મન કેળો જ લાગે છે હમણાં વાંકાશન છે બીજું જંક્શન એવો લાડગડી આવે ને તેથી માણસ ને લાલ રીતના અથર હજાર જીગત નો તાપણી મળી રહી છે આ એક કેસુ બી બી ટકાતી ઉડી જાય એ દેખાય તો રણ સારું એને મને તો રણ સારું રણ રણ સારું રણ દેસો એને મને રણ સારું ના એને કે બજાર કોઈ ના મા આ બાડી કણ છે તેરા જન બરાબર કે વાળા મને કેરે છે ને ઘેર્યા કરે છે તો રહે વિચાર છે ને માણસ ધર્મ જ નથી વિચાર કરવો મન તો સ્થન થયા કરે છે વિચાર કરવાનો ધર્મ મન માં વિચાર કરવું હોય બહુ મોટી વાત કહેવાય વિચાર કરવું હોય તો મોટી વાત મન તો ફિઝિકલ થયા આપણે બનાવી ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ એવું તમે ચાલુ કરી આપું શું મન બીજી કોઈ વસ્તુ નથી આ મન માંથી કરવાનું થાય પરમાણુ એ પરમાણુ છે હા એટલે અહંકાર ભાઈ વિચરે છે શું કરે છે એ વિચરે તો અહીં વિચાર કેવા વિચરે નહિ તો નહીં વિચાર મનમાં વિચાર નથી સમજાઈ ગયો ને મનમાં વિચારો નથી એવું સમજાઈ ગયું ને વીચરે કોણ સારું અહંકાર ને પૂછીએ કે તો વિચાર કરાય એટલે ધર્માકાર થાય સારો વિચાર કરે યોની માં પડે તે કૃષ્ણ ભગવાન કહ્યું કે યોની ભાતે એટલે બધી કહ્યું હાલ સમજ્યા નથી તો હાલ બહુ ઘર કહી નાખી કૃષ્ણ ભગવાન લોકો સમજ્યા સારું તો સારું કેવું થયું ના સંજે આ મારું સારું સારું થયું ના સંજે તે સારું થયું સારું ઘર ન થયું તો સારું પણ ના તે સારું નથી નહીતર તો કેરા સચિયા રયો ને લોકો શું કહે તો તે સારી પર એક દિવસ લોકો જીવે ઈદિ ઈદિ નરતો છે કૃષ્ણ ભગવાન આવી તો લઈ ના ગંતો છે સાંભળવા દે નથી સાંભળવા દે જય આમ ખરેખર ખરેખર કૃષ્ણ ભગવાન ભગવાન એટલે પાંડિતો માંથી એકાદ એના કે અને એવા હજારો એક વસ્તુ માંથી એક આવા માંગુ છું સૂક્ષ્મ તરીકે હું બે જ એક્સેપ કહેવા માંગુ ગીતા મારે કહેવાય છે અમને આ સ્વામી એકલ લઈને પહોંચે ને એટલા હારું આટલું વિવરણ કરવું પડ્યું મારે કહે છે લોકો અક્કલ છે અક્કર વાળું અને તે પછી એક નકલ નીચી ખેલી છે રાતી એકલ જુદવ થયેલી નકલ કરેલી છે તમારા એ અક્કલ કે બુદ્ધિ નહીં ને લખ્યું છે મેં અભુદ્ધ છે બુદ્ધિ નહીં રાત્રે હું ત્યાં મારો દુકાન પછી ચેટને નથી કર્યું પેહલા સિત્તેર કલાક નોસ્યા પછી ચેટને પોણા કલાક પછી કે મારી પત્સા બદલ કેસે અત્યારે હું એ વાત ચાર દિવસ મોટા ભયંકર દુઃખો મળ્યા હતા ખરાક હતું અહંકાર ની હજે છે ને પછી ટકા રહ્યું છે ને અહંકાર ના પહોંચી શકે તો આ વિજ્ઞાન ચલાશે કામ અને એના માટે હું નિમિત્ત ભગવાન ક્રિએટ કર્યું લોકો ચોરીઓના માટે સાંપ્રદાયિક હારેલું ભગવાન ક્રિસ બાકી બાકી આને વેદાંત ના પાડી જઈને ના પાડે અને હું તો જાત જાતે જુ તૈયાર બાબો ભગવાન તો તમારું સ્વરૂપ જ છે શું છે તમે બે શબ્દા છે શું કેશું એટલું જ કહેવા માંગ અને તે જ હું છું બેટ માત્ર તેમ કે કે તે જો હા આ દે તે કસલો કૃષ્ણ એ કૃષ્ણ છે એ હી કૃષ્ણના જેના પીરવા ગયું આમ સુતાના કૃષ્ણનું પીરવ છે દેહને વર્ષે દેહને લઈ કૃષ્ણ તો આત્મા હોય તે કરાવ નાસિક છે વાત એવી બની ના જ્યાં દક્ષિણ ને પુસ્તક જઈ છે તે ધ્યા જગત આ જગત દેખાય છે દક્ષિણ દક્ષિણ જ જોઈ છે નહીં દેખાય શું કહેવા દ્રષ્ટિ છે આ લૌકિક દ્રષ્ટિ જે કઈ છે લોક લોકો એ લોક સંજ્ઞા કેવાય કે આ પ્રશ્ન કહેવાય શું કેવાય લોકસંજ્ઞા જ્ઞાની વિશે જ્ઞાતિ ચાલે જે મુક્ત પુરુષ હોય એ મુક્તિ આપતા કેટલી વાત લગાય જે મુક્ત પુરુષ હોય એ કલાક મુક્તિ આપી શકે શું કર્યું ને જે મુક્ત નહોતો એમાં આપણને ખાતે જાય શું કર્યું નહોતો એમ આપણને ખાતરી કલાક જ લાગે રસ્તો મને લાગતા આપણા જ્યાં સુધી રાખવાનું દેખા થાય છ મહિના કરો